આવેલા કહીએ તો એને ખુલ્લું પાડ્યું કે એવું નથી આ બધું તમે જે માણસ એવું નથી વ્યવહાર ને વર્ગીય નથી વ્યવહાર નીકળ્યો વ્યવહાર ને નિકાલ કરવા નહીં લખ્યું પણ બીજી રીતે તો મોક્ષ છે એ મનુષ્ય ભાવ માંથી છે હવે દુનિયામાં બીજા કોઈ આ વાત નથી કરતું આ ભારત માં અમુક માણસો આ વાત ખાલી સાંભળે છે મનુષ્ય ભાવ ની કિંમત કેટલી વધી જાય મનુષ્ય નથી ત્યારે તો કોઈ કિંમત જ નહીતો સમજો બહુ ભોગવા મળે તમને જાય અને ખરું તો આ ભૂખ ના ગ્રાહક તો આ છે અને અમારે બધા નથી પાછા મજુ બધા નથી જે લોકો વિચારિત નથી જયારે ઘેર બેઠન ખાવન મળતું નથી થોડા વિચાર થી મળે તો આત્મા નો વિચાર હોય એટલે વિચાર માન્ય નથી અત્યારે પ્રશ્ન ના માન્ય નથી એવા જે માણસ હોય એ મોક્ષ પામે છે અત્યારે બુદ્ધ બુદ્ધ માર્ગે હોય એ મોક્ષ પાત્ર ગણાય ને પ્રશ્નના માર્ગે પાત્ર પછી નો કેનારો કોણ ક્ષણિક હોય નિત્ય હોય હા નિત્ય ભૂલ તો સેમ એવી છે ને એમ પૂછે છે કે જે લોકો પુનર્જન્મ માં માનતા નથી એ લોકોની આ જન્મ જાત વૃત્તિ છે પુનર્જન્મ ને નહીં થવાનારા જે છે ને રેડ ઇન્ડિયન તરીકે જન્મ્યો કેટલા આવતા જન્મ્યો માર ખાતો ખાતો આગળ થયો ધોળો થયો પછી મુસ્લિમ થયો પછી જન્મે મતલબ એ થાય કે યુવકમાં કોઈ માણસ જન્મે તો કોક તો પુનજન્મ નો વિચાર આવતો હશે ને પુનજન્મ છે કઈ કઈક ડેવલપમેન્ટ આ લોકો બઉ કે એમના વિચાર માં આવ્યું છે હા એ તો પણ વૃદ્ધિ માં આવ્યું છે વર્તન માં આવે અહીં વહેલા આવશે અહીં આવી વેલા આવશે એ પાકી ગયેલા કેવાય અહીં વહેલો ગરમ છે એમ એટલે ત્યારે દાદા ઘણી વખત એ લોકો છે એ લાયકાત છે ત્યાલા ફોડી નાખે એકાદ બે ફોડી નાખે અને મોટી માણસ થયા બધી બાળક દાદા પેલો જે ડેનમાર્ક વાળો જે સાયન્ટિસ્ટ આપને મળ્યો હતો ઔરંગાબાદ થી આવતા ધારો કે એને વાત સાયન્ટિસ્ટ એને બરોબર દાદા સમજાય એટલે સમજાવી પછી એનું આચરણ જીવન પણ એવું હોય હા ભૂલી જાય છે આવડે જાય છે બધું જાણે આવડે છે ના વીરજભાઈ કચાર માં ના વિષય ના થાય કોણ ના વિષય માં ના ના વિષય કોઈ વિષય ના થાય એક અમે કસાય માં નિરંતર કચાય માં આપડે અભિમાન શું કય અને આ বিমান પર બેસી જ કરે મલેણી હે તૈયાર રાખો મે ઓ આતા ચાલતા ના દા દા અમે અમે કેમ નહીં અમે પણ થોડા ભલે થોડા ઉચા હતા હાલતા ચાલતા બધા ઘણા આવ્યા ઉચા હતા તેરા લોકો ના કે સર સર યે તમે પોલે પીકો છો બ્રિજ વોટ યુ વોન્ટ વોન્ટ ટુ રિપ્રેઝેન્ટ પોલ બધા માનવ જાતિ એક જ એવું કઈ ને કે બધા માનવ જાતિ જુદા જુદા માનવ જાતિ થઈ એનો અર્થ એ થયો સામડી પર દેખાય છે વાળી પર દેખાય છે પછી ટૂંકા આ બધું શું છે આની પાછળ તેના કરતા તીર્થંકર ભગવાન એ શાસ્ત્ર માં સારું કે મનુષ્યલોક છે જવું છે કે જવુંબ આવું હા મનીષલોક મનુષ્લોક ના ચૌદ લાખ ખર્ચે બોલો પ્રભુ એ સજેલાનુષ્ય હવે આપણી વસ્તી માં નહી આપડી ચાર બાજુ વસ્તી નહી બધા આખા જે બ્રહ્માંડ માં જેટલા મનુષ્ય છે તો આ પંદર ક્ષેત્ર માં થઈને સૌ થાયું ગણીએ તો એક લાખ થતો આપડે મળે આપડે પાસે આવે એક લાખ થતું ના થર એટલે શું કે તમારા જે ઓળખાણ તો તમારા ના હોય બીજો લેયર ના હોય બીજા લેયર જો વાત છે હા દાદા બરાબર ભેગા રહેવું પડે પણ મેળ ના પડે મેળ ના પડે તમે રહો ભેગા ખાઓ પીઓ પણ મેળ પડે નહીં લેજ નહીં લે આપડા એટલે એમાં ટોપ મોસ્ટ લેયર માં કથા કથા મજૂરો લેયર સ્થળો લેયર સ્થળો લેયર એમ કરતા કરતા વૈષ્વ નો લેયર જૈનો જૈનો ભાગ વૈષ્ણવ એટલે સંપ્રદાય માં કેટલા લેયર ભેગા થઈને સંપ્રદાય માં લેયર હોય जन्म जात जन्म, जन्म, जन्म जातने आ रास्तिकता है प्लांगा जन्म ठीक ने એટલે જન્મ થી થયો જન્મ થી પ્લાનિંગ છે સુધારો ના ભાઈ સુધારો થાય જન્મ બાળક જન્મે ત્યાર પછી એનું એજ્યુકેશન એનો અભ્યાસ થાય પછી બધા સંપર્કમાં આવે એનું ડેવલપમેન્ટ થતું જાય તો કઈ ફેરફાર પડે કે નહીં ફેરફાર પડે પણ આમ એ લેયર ના બદલાય લેયર ના બદલાય લેયર જોડે ફાવે અત્યારે હિસાબ છે હા તમને વાત મંજા છે ને ખોજ ખોદ કરે છે તે એથી બુડું થવાનું હતું ના રે સામી વાત હોતું છે એટલે કેવા માત્ર નું સામની વાત તમાસ વાત બુ હશે કોન ચૌદ લાખ લેસ એમાં આપડી પૃથ્વી ના માટે લગભગ એસી લાખ નેવ લાખ અરે એસી હજાર કેવા આવે એસી હજાર એસ માં આપડે ભાગ કેટલા પછી નું એ લેયર બદલાય ગયું ને પેલા જે લેયર હતું એ હતું તેથી બીજા લેયર માં ફગડતો હતો આ લેયર બધું લઈ ગયું તો ત્યાંથી ભણાવી ગયો परिस्थिति नामस पर पड़े हिमत भाई कह परिस्थिति हो परिस्थिति नु परिणाम मनुष्य पर पड़े थे एवं नहीं ये परिस्थिति सामाजिक परिस्थिति हो परिस्थिति ये परिस्थिति परिणाम पड़े नादा कहवा मतलब ये के परिस्थिति कई असर थे। नकी जो लेर नक्की थेलू जो पे परिस्थिति हो એ પરિસ્થિતિ લેવર બદલાય નહીં કોઈ પણ પરિસ્થિતિ હોય તો એનું લેયર જે પહેલું બદલાયુ કેવું છે કોઈક નું ઊંચું લેયર ને કોઈક નું નીચું લેયર એનો બેઝિક શું એટલે વૈચારિક શક્તિ પૂછે છે જેટલા અનુભવ એના પ્રાપ્ત થતા મેં આપડે કહ્યું ને તારે જન્મ પછી જે એના એના અનુભવો થયા કરે એના ડેવલપમેન્ટ થયા કરે તે હિસાબે લેર બદલાય ને પછી એમ કઉ છું જન્મ લીધો માણસે આ જે કરીને આવ્યો છે એટલે લેયર્સ માં રહેવું પડશે એ જે જયંતિપી ઘણા જૈનો એવા છે કે જેને કયા નથી ઘણા વૈષ્ણવ એવા છે જેના કાર્ય દેર છે લેરે લે ઊંચું ગયું ઊંચું ગયું લેયર એટલે આ તો ઇફેક્ટ છે પણ ઇફેક્ટ છે આ લેયર લઈ લે અને પછી જેવા પોઝિસ કરે એવું બદલાય અત્યારે ના બદલાય ના અત્યારે મેન ઇઝ એ ક્રિચર ઓફ સરકમચન્સી જેમ કે આમાં કેવી રીતે લાગુ પડે Man is મેનર ઓફ સર આ લેર સાથે લેર સાથે એન્વીરમેન્ટ જે આજુબાજુના જે સંજોગો હોય એ પ્રમાણે માણસ નું ફેલું બરાબર નઈ જન્મથી ના હોય પણ એ તો પછી આજુબાજુના સંજોગો લાગુ પડે જન્મ થી હોય બધું નથી ફેલું એમ કેમ છે કે એ થતું જાય થતું જાય વાઘો થાય ને વાઘો જન્મ્યો દસ થી કેરી આપણે પાંચ વર્ષ થાય ત્યારે આવે ચાલો એક સીટ નું છોકરા ને ત્રણ કહ્યું ને દસ ની બે દિવસ પહેલા ક્યારે ક્યારે નહિ એટલે કેમ બને તેમ જેમ બને તેમ છોકરી વેલું થાય સારું એવી બાધા રાખે કર્યા કરે પણ એ ન્યુલન્સ ઉભા ના થાય તો એની ઉંમર લાયક પાત્ર થાય ની ત્યાં સુધી કદું ભરે નહીં નથી એ વાત બરાબર છે પણ અત્યારે જે સમાજમાં ઊંચ નીચા જે બધા ભેજો દેખાય છે ગરીબ તવંગત એ જે ભેદો દેખાય છે હવે એને તો સરખા કરી શકાય કે નહીં કુદરતી છે કે આ સમાજે છે આપડે મજૂરો હોય ને તો આપડે ત્યાં બહાર ના પડી હશે આવજો અમારી રૂમ બધું કુદરતી એને આ મનુષ્ય દાયા આક્ષેપ કરવા માંગે આગળ કુદરતી કેવાય બીજું શું કેવાય એ લોકો ઘાટલે નથી કર્યું છે ને એ ખુબ મહેનત પૂર કરી નીકળી હતી તે મારાથી એક કાગળીઓ લખાઈ ગયો હતો આ જોઈ જતો હતો દાદા પાસે વાંચવું થાય ને કોઈ બેભાવ અમેરિકા હાજરાટ માં આપડે મધ્ય પગલા કરવાના મજા એસી બરોબર જરા જરા અલૌકિક અલૌકિક વાત અલૌકિક જેવું નથી આખા જગત માં જે નથી એવું એ છે આયોજન અલૌકિક હતો હા અલૌકિક છે પાછા ન મોકલ્યા હોત તો મને બનવાનું નતું કેટલા ખુશ થઈ ગયા દર્શન અમને પણ વિટામી અમારી અમારી પણ પરીક્ષા થાય નતો મારીને આવજે આજે ઘરમાં કોઈ માખી ને આવ્યો હોય તો કેતો નવા પત્ર છે ભગવાન હે પરમાત્માની સ્તુતિનો છે કેના પત્ર છે દેશાની કવિતા પર આ સુમનનો પત્ર ડાયનેમોનો આ વિદ્યાના મહારાજસિંહ દ્વારા લખાયેલો વારી આ દરેક ને સમજાય પછી જો એને એનો એનો એડજસ્ટમેન્ટ હોય એનો પ્રયત્ન હોય એનો ખુશાસ હોય જો જરા તો પામી ગયો अगर तो जाना आ, तो सब है तो तो तो कि घर ने त्यारे थोड़ो ग्रे ટોટેલું કયું પછી સલાહ સાહેબ બરોબર આ નામરો છે પાકી આ વિદ્યાજ વર્ગી હ એક કંપની છે લાસ્ટ હેન્ડ ટુ બ્રો ગેરંટી થાય મોટીકમ ના યેટ ના હા યેટ ના આ કેવી રીતે તે સલાહ મિસ્ક્રેન્ટ ઓવિસ તે મધરિતા અલ અબિયા હુ હા થાય બને લાસ્ટ બ્રો સ્વપમાં બેઠો ત્યાર પછી એનો જે ઉદગમ છે એ ચરમ સામે પછી ભલે એક ભાવ બે ભાવત થતી હશે ને ચરમ પરમાણુ આવે એના કાપે છે અગ્નિ પણ નહી અગ્નિ પણ નહીં સ્પર્ધિ એમાંથી ચેતન ગયું ત્યાર પછી તો સ્વાગતો જ નથી ને એક વખત શરીર માં ચેતન ગયું પછી તરમદેહ નો સ્વાગ હતો જ નથી ને આપડે ચરમજી મારમસી ચરણ શું સતુ હોય ને છેલ્લો દેહ સમાયે પણ એ નેહ એવો હોય એને ગોળી મારે ને ગોળી વાગે આસપાસ માં જાય મારવાનો પ્રયત્ન કરે બળ્યા કોણ ગયા એટલે કઈ જ દ્રષ્ટિ કોને જ્ઞાન યોગ નો અર્થ શું આધ્યાત્મિક દ્રષ્ટિ ને અનુલક્ષીને આત્મ સાક્ષાત્કાર હા પેલી દે આત્મયોગી જ્ઞાનયોગ એટલે કે આત્મયોગી થયો છે પાંચ આજ્ઞા એક મોટી વાત છે વાત સમજી ગયો એ ભાઈ કે દાદા એ પ્રકાશ અને અજવાળું એ બંનેનો ભેદ સમજાયો થોડાક વખત પહેલા બે દિવસ પહેલા એવી રીતે આધ્યાત્મિક શક્તિ આત્મિક શક્તિ આત્મિક શક્તિ અને ભૌતિક શક્તિ એ બંનેનો ભેદ સમજાવો ભૌતિક શક્તિ તો વધઘટ થયા કરે અને આત્માની વધઘટ થાય આત્માની શક્તિનો વધઘટ થાય જ નહીં એક જ ધારી રહે અને ભૌતિક શક્તિનો વધઘટ થાય એટલે આપે જેમ પેલો ભેદ ગયો છે ને પ્રેમ અને આસક્તિ પ્રેમ છે એમાંથી વધટ થાય નહીં એક જ સરખો રહે અને આસક્તિમાં વધઘટ થયા કરે એ આસકિત ભૌતિક શક્તિ પ્રકાર છે આસક્તિ એ ભૌતિક પ્રકાર છે અને પ્રેમ એ આત્મિક શક્તિ પ્રકાર છે ભાઈ પૂછે છે કે આત્મિક શક્તિ જે છે એનું કાર્ય શું આત્મિક શક્તિ એનું કાર્ય શું એનું કાર્ય પોતે સ્વતંત્ર થયું છે પોતાના સભામાં આવી જવું છે સર એનું કાર્ય બીજું કદાચ कार्य कार्य कहवा समय कार्य कहवा आत्मिक शक्ति नत्मिक शक्ति न कार्य एम शब्द जपराय से बदले आत्मिक शक्ति स्वभावी समझ आत्मिक शक्ति ने स्वभाव आत्म शक्ति आत्मा आत्मा नहीं नहीं है बहु बहु विनाशी कीज ना विनाशी है भौतिक मैं बदनाशी नहीं क्रत विनाशी बार કે શક્તિપાથ તો કરી કે નઈ આ તો શબ્દ મૂકીને એનો ઓર્ડામેન્ટલ શબ્દ બનાવ્યો છે શક્તિપાત કરી શકે નહી આશીર્વાદ પ્રાપ્ત થાય શક્તિ પાક એટલે આકર્ષણ કર્યું છે એવું કઈ છે ફક્ત આ મોક્ષ આનંદ ધર્મ પ્રકાશ લેવા ના પડે એટલા માટે જ્ઞાને મોક્ષ જ્ઞાન મળવું જોઈએ એ જ્ઞાને પણ ભેદ વિજ્ઞાન જ્ઞાન તો બહુ પ્રકાર નો હોય પણ ભેદ વિજ્ઞાન આત્મા બે જુદું પાડી દે ત્યારે અનંત હા કોનું રસીલાલ નું રસી ભાઈ પંદર લખેલ છે કે સાચો દેવાથી ભગવાન કે છે કે મન વતરી કાયા અને આત્મા નો ઉપયોગ બીજા માટે કરે પછી તને કઈ દુઃખ આવે તો મને કેવા માંગે છે અને ત્યાર પછી એનો પ્રશ્ન છે આ સૂત્રો ઉપરથી એ પ્રશ્ન છે ઓ એવું છે આદર આ સૂત્રો છે પ્રશ્ન હા એના પ્રશ્ન એક ઘર ના તો પ્રશ્ન જ છે તમારા માટે કઈ કરવું તો પછી તમારા માટે કંઈ કરવું નહીં પડે પછી ત્રીજું ધર્મની શરૂઆત ઓબલાઇઝિંગ નેચર થી થાય છે આ ત્રીજું સૂત્ર છે પછી ચોથું સૂત્ર એક અવતાર બીજાના દુઃખો લઈ લેશો તો અનંત અવતારનું સાતું વળી જશે આ ચોથું સૂત્ર છે હવે આ ચાર સૂત્ર ઉપરથી એમનો પ્રશ્ન આ છે उपरना वाक्य पुज्य महावीर भगवान बे शिष्य गौशाला बचाया बचा नहीं विरुद्ध भाव बचाव एम लगे तो समझावा विनंती आज गौशा गौशाला महावीर भगवान की बात है एने विरुद्ध है लगे राजा समझा गौशाला बात जन समझ में होने वादे समझ में आ પબ્લિકના માટે છે આ જેને એ પબ્લિકને માટે કે મન ઉચરિકેસ્પિરાત્મા બીજા માટે વપરાય એટલે આપણે બીજાને સુખ આપીએ તો આપણે સુખ પ્રાપ્ત થાય એવું કે છે એટલે કે પછી દુઃખ ના આ રજે તમે સમજે ને આપડે બીજાને સુખ આપીએ મન થી ને પ્રતિ આત્મા થી પ્રતિ ભ્રાંતિ વાય સંસારમાં બીજાને સુખ આપીએ એટલે આપણને સુખ જ પ્રાપ્ત થાય એવું કહેવાય પેલો બીજું શું કે છે તમારા માટે કઈ કરશો ને લોકો એટલે તમારા જાતના માટે કઈ ન કરો લોકો માટે કરે તમારી બધી વસ્તુ આવે એવું કે છે સમજ ને સમજાય નહીં બીજા માટે ધન શરૂઆત ઓબ્લાઇઝિંગ ઉપર નેચર થાય છે એટલે નામ પ્રમસિંહ ઓબ્લાઇઝિંગ જ નેસર નો થયો ત્યાંથી ધન શરૂઆત થાય ઓબ્લાઇઝિંગ એટલે પારકા માટે જીવન જીવવું ન બચાવ્યા નહિ એમ હા પોતાના પેલા બે શિષ્ય ભાઈ બે ભ્રાંતિવાળા માટે લખ્યું છે આ બધું અને ભગવાન કે જ્ઞાનીઓને માટે આ નથી લખ્યું આ જે સુખ બીજાને આપતું જેને સુખ જોઈ દે ભૌતિક સુખ હોય તેના માટે સુખ પેલું પેલું સનાતન સુખ છોડી દાવું કરે જ નહીં પડે શ્રી શ્રી જીવન દાતા જીવનદાતા નથી પછી બીજું શું કહ્યું એ પ્રશ્ન પછી બીજા વાક્યો છે એ સૂત્રો છે પછી એના પર પ્રશ્ન છે સમજીને પૂર્વક સમજાવ હાથ જોડી ઉપરાંત ઘણા શાસ્ત્રો માં પણ આવે છે કે જ્ઞાની સંત પુરુષ ના દર્શન માત્ર અનેક જન્મ પાપ બળી જાય છે આ ખરું તે વાત સાચી છે પછી ત્રીજું જગત આખું વિજ્ઞાન જ છે અને ભગવાન તેમાં વિચાર્યા કરે છે ભગવાન છે તો સર્જન એ નહીં કરતો પાલન એ નહી કરતો ને નિયમો ને નહીં કરતો મજુર એના કરતો ગુરખા બિચારા ગુરખા એ જ ભગવાન આમાં કશું ધંધો કરતો નથી ભગવાન તો ભગવાન જ છે એ લાઈ રાખ્યું જગત આખું વિજ્ઞાન જ છે એટલે ભગવાન તેમાં વિસર્યા કરે છે ભગવાન વિસર્યા કરે છે એટલે नहीं, नहीं।, नहीं शक्तियों को। फेर करें। फेर करें। एक, प्रय। जोया करें। एक जोया करें। फेर कुछ वेदान के हिंदु शासक कहते भगवानी भगवानी एक लीलास भगवान कर એ તે પોતે નિર્વિકલ્પ કરે છે આ બધા દુઃખી પાર જગત દુઃખી આપડે કચ્છ બોલાય ગયા પકડી મંગાવવું પડે ભગવાન સીબીઆઈ ને મોકલી એ પકડી મંગાવવાના ગુનેગાર ને અખવાડ મુહુને કાર એટલે હું કઈ દઉ ભગવાને કશું હાથ ચાલુ એટલે આવરી આવરી બહારી દીધેલું હોય તો કઈ વિરોધાભાસ લાગે આગળ તો ત્યાં અને આ તો વિતરાગો ની વાત સિદ્ધાંતિક છે શું છે સિદ્ધાંત વિરોધાભાસ તમે ગણો તારો મળી જુઓ તો તારો भगवान एक भगवानी एक लीला तो निर्विकल्प पोर रही सके नहीं पता निर्विकल कर निर्विकल्पी सके नहीं बो विरोधी करी होए तो निर्विकल्पे नही क्या અરે તો મધુર જ કહેવાય ને આ કુંભાર છે આ બીજા વાહન કરે એવો ભગવાન ભગવાન તો ભગવાન છે તમને કહ્યું ને છે ને જે આનંદ સ્વરૂપ છે તે છે બીજું કોઈ છે ચાલો બીજું છે કોઈ નું હવે કે હું તો આશ્રમ આશરો જ વાંધતો હતો પણ આ તો આશરો નથી પણ પરિશ્ર આશરો તે જ પરિસર જો તો તમે બંને ભાઈ અહી આગળ આવો આજે બંને ચીઠી મોકલાવી હરે <Gülüyor>